આપડે એક જ ગામતા એક જ દેશના છે આપડે બધા ગુજરાતી છે બધા વાતચીત કરવામાં તમારે જુદાઈ છે નહીં મને તો આ દુનિયા જોડે વર્લ્ડ ની કોઈ જોડે જુદા હોય નઈ કારણ કે આ વર્લ્ડ કોઈ જીવ મને દોષિત દેખાતો નથી આ વર્લ્ડ માં એક પણ જીવ દોષિત દેખાતો નથી મારે ગાળો રે તે દોષિત દેખાતો નથી બધા માણસો મહાપુરુષો અહિયાં આવે અને જાત જાત ની દરેક જુદા જુદા સ્વર ની બંશરી બધા આવે આ કન્ફ્યુઝ ના કર્યો હોત તો તમે રમી રમદાર જતા રહેતા એના કદાચ ગોળ ગોળ થઈ જાય ને તો આ અટકી તો રહ્યા છો શું આપ સમજો ને કન્ફ્યુઝ કરીને પછી આ ગુસાવવા રહ્યા અને તે પેલો ઘાણી લો તમે કે આ તો દારૂ ફર્યા કેટલા ફર્યા છે ત્યાં તે જગ્યાએ હોય ને એ ત્યાં તેની જગ્યાએ છો પણ લખતી નથી પડ્યા એ મોટો ઉપકાર આ ખબર પડે ને થોડા માણસો પડ્યા છે પણ આ લોકો મળ્યા ને તો તમને ગુસવા મૂક્યા ને તો દારૂ રમવા રમી રમવા દારૂ પીવા કે મળતું નથી એ બદલતા રહે છે એટલે ગુજરાત રહ્યા છે અને તમારું પૂન હોય તો મળી આવેદા ભગવાન વધારે હોવું પડ્યું હાડા ચાર મહિના છે અને અહીંયા પછી આટલો અહીંયા આગળ બહુ લોકોનો પ્રેમ જેવો જોયો નથી હજુ પૂરેપૂરું થયું નથી જેમ જેમ પ્રેમ થાય તેમ અમે બધો દિવસ આપતા જઈએ શું કયું કારણ કે અમારે આમ તો ઇન્ડિયામાં કોઈ માર્દે એક મિનિટે ટાઈમ મળ્યો નહીં ને આજે હત્યા વર્ષથી એક મિનિટ ટાઈમ મને મળ્યો નથી એક મિનિટે હત્યાય વર્ષથી મારે રજા ના હોય સેવું ને બીજા અંદર તો દસ હજાર માણસો દર્શન કરનારું હોય તો માર્ગ ટાઈમ ના મળે અને રોજ સાડા છ વાગ્યાથી સર્વિસ ચાલુ છે મારી કે રાતના સાડા અગિયાર વાગ્યા સુધી છે બપોરે અડી કલાક આરામ ના મળે જેને જે પ્રશ્ન પૂછતો હોય પૂછજો ખુલાસા થઈ જાય બગુ બી તડે કાકા કોણ ગયેલ વાતચીત કરો કઈ વાતચીત કરો આપડે નથી આ પણ પૂછો એક શબ્દ તો કારણ કે હું પોતે પ્રવચન કરનારો ના જેટલું તમે પૂછો એટલો જવાબ છે એટલે તમે એક શબ્દ પૂછો ને તો ઉપરથી જવાબ બહુ મોટો હશે લાભો આ તો કારણ કે પ્રવચન પ્રવચન એ તો વચ્ચે શું છે અને પ્રશ્નોત્તરી જે જ્ઞાન છે પ્રશ્નોતરી આ પ્રશ્નોત્તરી જ્ઞાન કે જેમ ગીતામાં કૃષ્ણ ભગવાન અને સત્ય અર્જુન ને જ્ઞાન છે ેશન હોય પ્રવચન આવે સમજ પડે એના માટે કરવાનું કે આપણું મન ઠેકાણ ના રહેતું હોય તો જપ કરવા પડે ઠેકાણ ના રહેતું હોય સ્વસ્થ ના રહેતું હોય તો જપ કરવા પડે ને અને તેના માટે બધું કરવાનું આત્માને જ જાણવાનું છે બીજું બધું જ આ લોકો એ કઈ પણ આ લોકો તપ કયો ખોટી વાત છે આપડે ઘેર બેઠા આવી પડે કોઈ બી બહુ ખાઈ જાય ને જાણો કરતા તપ કરવાનું વખત આવ્યો છે આપ સમજ અગર કોઈ ફરો હમ બધું ના હોય એક તો તપેલા છે અને તપ કરો ના હળગી ઉઠે નાગરિક આવી પડેલો તપ હોય તમને સમજાયું આવી તપ કે આપણે અને જપ કરવાની જરૂર નથી જપ બધું આ જેટલું ખોટું ઊંચા રસ્તા દેખાયા છે મન કઈ બગડી ગયું નથી મન બગડી ગયું ભગવાન ની ભક્તિ કરતા શું થાય છે મન શું થાય છે હવે મન નો દોષ છે મન કઈ લપતું નથી પડી ગયું મન લપતું પડી ગયું બુજ માં નીચે પડી જાય નીકળી જાય મન એ લપતું પડી ગયું નથી મન શી ભૂલ છે તમે દેખાડું કી ભૂલ છે તે ભગવાન ભક્તિ વખતે મન શેકવા ના હોય એની કઈ ભૂલ છે બતાડું બેંકમાં ગયા અને પાંચ પાંચ હજાર પાઉન્ડ આપ્યા તમને તે રૂપિયા તમે ગણવા દે હો તે વખતે કાકરે રેક ના રે કેમ લાગે તો મન બગડી ગયું નથી તમે બગડી ગયા કારણ છે ભગવાન નથી ભગવાન અને વાત છે ને માટે એની પર રૂચિ વધારો શું કુ રુચિ રીતે વધારવી વસ્તુ સમજ ભગવાન મુખ્ય વસ્તુ છે ભગવાન આવે અને ભગવાન તમારું સ્વરૂપ છે શું છે શું નામ આપી ખરેખર ખરેખર માનવી તો નામ આ ડિઝાઇન માનવી છે ખરેખર આ કોણ છોડે લઈ જવાના પણ તમે ખરેખર કોણ છો માય નહી બી ઠાકોર બોલો માય નહી બોલનાર કોણ તમે માય ને એમ નહિ બોલતા હોય તમારું નામ છે કોને જાણી છે એ તમારી સેલ્ફ એજ ભગવાન છે તમારું સ્વરૂપ જ છે એને ઓળખવું જોઈએ ભગવાન ને ઓળખવા છે પછી જસે નહિ પછી તમારું મને કઈ દે તમારે આવો એવું બીજા બીજા પાંચ સાત જને કયું હોય બધા ભેગા થઈને બધા કામ થઈ જાય ને આજ બે જ આપીએ પછી બીજા ને આપીએ ના આવે ને એટલે શનિવારે આપડે બધા રજા ને એટલે બધા લોકો કામ થઈ જાય સમજો ને એટલે શનિવારે હું તમને આપી દઈશ એટલે રવિવાર થી ભેદ બુદ્ધિ ભેદ કરાવે શું કરાવે હા મારું તે બૈરી અને ધણી પાડોશી લડે ને ભેદ રીતે લડે બે તમે આવો ને તમે આવો તમે આવો તમે આવું બધું કરે પણ પછી બેગ જાતે લડ્યો શું કે આ મારી બેગમાં ત્યાં હારી ક્યાં મૂકી સમજ ને એ પાછી મારી તારી થઈ ગઈ તાર આ બાર એક તરફ લડ્યા એ પાસે લડાઈ જયારે બુદ્ધિ જશે ને ચાલી જાય અથવા તમને ગભરેલા દેખા એકદમ દુઃખ ચડી દેશે વાળી પર નાચ? નાચ નાશ ના કરાવેપલા પટેલ કઈ ના થાય પટેલ કઈ ના અમારે <IEC> છે <laughs> <laughs> રહી તમે ડાકોર ના ડાકોરજી ના ગામ ના તમે રણછોડી વરસ્યા રહી મંદિર માં ત્યારે વરઘોડો ફેરવે અને પછી મંદિર માં સમિતિ વાળા દર્શન કરી જાય આવ્યા અને બધું આખું મંદિર દર્શન કરી જાય અને શું બોલે જાણો છો ને પેલી ભૂલી ગયા છે તો બોલતા હતા શું બોલતા હતા સોમનાથ પૂર્ણ રણ તોડ રાય નું કમળ હું છું રણસોડ એટલે તમને આરાધન કર્યું ને તમે હાથ પડે તો નઈ જો પુણ્ય આ પુણે જાગી મંદિર માં શું આ તો કોક જાતે પ્રગટ પુરુષ આવે ત્યારે કામ થઇ જાય પ્રગટ પુરુષ કબીર સાહેબ શું કે છે તે આપણું કામ કરી નાખે દર્શન કર્યા તમે ત્યાં લાભ ઉઠાઈ લીધો બધા ગામ માં તો કોઈ પણ માણસે દર્શન કરવા નથી બગી ફરતી હતી રણપુર જાતે કોક જાતે આવે વર્ષ જઈએ અમને ત્યાં ઔરંગાબાદ જઈએ ત્યારે ત્યાં પેલું શિવમું છે ત્યાં અમે પેહલી વખત ગયેલા ની ત્યારથી એ લોકો બ્રાહ્મણો જાડી ગયા છે એટલે અમે ત્યાં જઈએ ત્યારે પૂજા કરનારા બ્રાહ્મણો બારલિંગ પૂજા અમારી કરે આજે અને પછી આખા ગામ ના લોકો દર્શન કરવા ત્યાં શું બોલે જગત જય રસી ના જગત જય તમારું કામ કાઢી લેવાનું છે એ તો કઈ જોઈતું નથી આ તો તમને સમજાય માર્ચુ કે તમારી જ વસ્તુ મારે તમને આપવાની છે કઈ મારે ઘર પાસે નથી આપવાની તમારી વસ્તુ આપવાની ખુશી મારી પાસે ફક્ત ખોલી ને આપી દઈશ તારૂચી આપીશ તમે એમને કુચી આપી તમને અપાડ તો આવડે નઈ તારું પછી ડબલ વાસી દો ડબલ વાસી જાય તારું પાછું પછી તમને સોંપી દઈશ જ્ઞાન આપે છે આ તો વિજ્ઞાન થી ઉભું થયેલું જગત છે આ જગત વિજ્ઞાન થી બેનો કઈ પ્રશ્ન પૂછજો હા તમે જે માગવા આપણે કાજુ ટાળું વળ્યું થયું ના થયું હજુ કાજુ ટાળું નથી આટલું ખબર તો હોય હજુ અગમી ચાલુ છે શનિવાર ને સંપૂર્ણ કાયમ આડ ઓલિયેલું પછી નથી ને તમે ધર્મ જમજ ના ના મણી કરે પછી કે મારા સારી જગ્યા એ પૈસા વાપરવા ત્યા ક્યાં વાપરવા તા મેં કહ્યું કે એક જગ્યાએ નાખજો અમુક જગ્યાએ છે ત્યાં નાખજો એટલે લાખ અમે તો લઈએ આ તો ઘરના કપડા પહેરવાના સમજ હોય તો કોન્ટ્રાક્ટનો ધંધો કરતો અત્યાર સમજે આ દરિયાની જે ટ્રેટ બધું બાંધતો આ સીમરવાળા છે એમાં ક્યુ ના કમાયેલા હોય અમે કમાઈને હોય તે વાપરવું પડે બાજુ નું કોઈ નું વપરાય નહીં કોઈ ન લેવાય નહિ ડાકોરના આમ બ્રાહ્મણ છો ને બુધાય ને ડાકોરના બધા લોકો ઘણા ઘરા આવી ગયા આપડે ડાકોરવાળા તો બહુ દાદાને બહુ આગળ લઈ જ વાત છે જગતનું કલ્યાણ કરો તમે એમ પાકે બધા પુસ્તકો લાયા છે કઈ કઈ લાવાના પુસ્તક આપ્યું પોતાના બીજા પોતે જજ હોય છે ને અને પોતાના દોષ વખતે પોતે જજે પોતે આરોપી પોતે અને વકીલે હોય કે દેખાય જજ પોતે વકીલ પોતે આરોપી પોતે બોલો હા તો એથી નહિ દેખાતા અને બીજા જ હોય છે પોતે ને આ કયુગ વકીલ બેઠો એટલે વકીલ કે આ બધા ઉડાડી ગયો દોસ્તો પોતાના કાઢવા જ પડશે એટલે અહિયાં આચર કરી દેવા પડે એમ કરતા કરતા વધારે દેખાતા જેમ જેમ દ્વારા શાંતિ તો બઉરદસ્ત રહેશે એ તો તને ખબર પડે આવતા બંધ થઈ જાય બિલકુલ એ બંધ થઈ જાય ત્યારે ખબર પડશે તમને એમ ખબર ને અને ચિંતા બિંતા થાય તો દોષો ગયા પેલા પાણી આગળ પેલા પાણી આગળ એક પાન છે તે કાઢો સંસાર વિઘ્નો નિવારક શ્રીમંત્ર નમો હરિહતાણ નમો નમો વજ્રાયાણ નમો વજ્રયાણ નમો લોહુણ નમો લોયે સવ સાહુ પંચન મુક્કારો પંચન મુક્કારો સગપાવક્પણા મંગળાણ સેસી મંગળા ચેતિ પરમાવૈ મંગળ હવૈ મંગળ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય હવે આ શું થયું છે ભગવાન મંત્રો ભેગા રાખજો મંત્રો ભેગા રાખજો વેચી લેજો મંત્રતા ગયા પોતાનું નામ કાઢવું હતું જેમ અગિયાર સિંહ ને અગિયાર અગિયાર વેચી નાખ્યું વેચી નાખેલું કે જ્ઞાની પુરસા પોતે ઉત્પન્ન થાય બધું ભેગું આપે અને પછી વેપારી લોકો મંત્ર છે અને બીજો નંબર ભોગદેવાસુદેવ વૈષ્ણવ નો મંત્ર છે અને ત્રીજો શિવપંથી નો છે સમજે આ તેને ભેગા બોલવ્યો એટલે બધી હરકત નહીં આવે સમજ ને એનો હાથ સમજણ પાડ્યો આ લોકો એ કહેવાય જૈનનો છે પણ જૈન નો કામતી હોય કેવાય એટલે નમો કેવા માંગે ક્રોધમાન માયેલો રાગી સર જેને નાશ કર્યા છે સરદીપુ આ દુશ્મન કહેવાય ને ક્રોધમાન માયેલો એ જેને નાક કર્યા હોય એ બધાને હું નમસ્કાર કરું છું એ બોલો જૈનો નથી આવું લોકો ભેદ પાડી દીધા રામચંદ્રજી મહાવીર ભગવાન પોચ્યા તેમને નમસ્કાર કર્યો ને સિદ્ધ લોકોને સીધો નમો આય હરિયા જે આત્માની દ્રષ્ટિ થયા પછી આત્મા દ્રષ્ટિ થયા પછી આચાર્ય પોતે નમો ઉભા જાય એમ એ આત્મદ્રષ્ટિ થયા પછી જે છાસ્ત્રો ભણે અને બીજા ભણતા શીખવાડે એને નમસ્કાર કરું છું ઉભા જાય ભગવાન અને પાંચમો નમો લોયમ એટલે જે આત્મદશા સાધે એને સાધુ કેવાય સમજવું ને આત્મદશા સાધતા હોય એને સાધુ કહેવાય બીજા લોકો સાધુ ના કહેવાય ત્યાગી કેવાય શું કેવાય બીજા લોકો ત્યાગી કહેવાય સમજવદશા સાધતા એને સાધુ કહેવાય એવા સાધુ જ્યાં હોય તો અમને નમસ્કાર છે શું કહેવું આપ સમજમાં ને બોલો જૈનો છે કે શું આ તો બધાને સર્વે લોકો ને લાગુ થાય પછી ઓમ નમો ભગવતે વાસુદેવ તે જૈનો ના બોલે હોય કે આ જુદું કે છે ભગવાને શું કહ્યું તું વાસુદેવ નારાયણ થયેલા થી નારાયણ થયા ને નારાયણ ભગવાન કહેવાય છે તેમને નમસ્કાર કર્ઞાનીઓ પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે લોકો કલ્યાણ કરવા નીકળ્યા છે એ બધા શિવ કેવાય શું કેવાય બોલો અમને વાંધો થયો એટલે મંત્રો બોલજો શું કહ્યું કોઈ તમને પછી આવે કે આ જૈનો છે સમજી ગયો આ જૈનો છે આ તો ભેદ પાડવા માટે કર્યું લોકો તમે સમજાવ્યું છે કા ચાર થયો ને આ પાંચમું દેખાડવું આવું તમને પેલો ફોટો છે હા દેખાય છે દાદા ભગવાન નો દાદા ભગવાન અંદર પ્રગટ થયા છે તે પણ પેલું મંદિર દેખાય તો ભગવાન માં દેખાય ને એટલે આપણે શું કરવાનું દાદા ભગવાન આશીમ જયજેકાર બોલવાના દાદા ભગવાન જૈજય કાર એ ઓછામાં ઓછું આઠ મજ બોલવું સમજો ને બસ આપણું કર્યા કરશો ને તો બહુ શાંતિ રહેશે સમજુ ને અને જેને બીજું પદ જોયતું હોય ત્યાં આ કરજો અને શનિવાર આવશે તો બીજું બીજું પદ આપી દઈશું પણ તમે તમને ગમે કરજો કાયદો નઈ નો લો લો કાયદો કોઈ નઈ ફક્ત પરમી નહી દસ હજાર માણસ હોય આઠ દસ હજાર માણસ જેવું થશે જમવા બેઠો તમને ખબર ના પડે કોઈ કાયદો જ નઈ એમને કાયદા વગેરે સુંદર એવું હોવું જોઈએ કાયદા હોય ઝઘડા હોય બે કલાક માં બે કલાક માં મુક્તિ પદ મળે બે કલાક માં મુક્તિ પદ મળે આપણને મોટી હજાવી ને હિમાલય રખડિયા સિવાય ભટક્યા સિવાય બહુ અજાવી છે આ તો તમે મોટી લાલ લાલ એલ એ ડબલ એલ સિંગ કરે લાલ वो बोलते है सच्ची बात है तुम लाल सिंह है वो कुछ पूछते लाल सिंह नाम तो लाल सिंह है अंदर का कैसा आपको बोल सकते हैं। लाल का मतलब है की भाई लेकिन ये तो आप जानते हैं क्यूँकी महाराज पहुंचे हुए है तो बाकी ऐसा है नाम तो ये कहते है की नाम लाल सिंह छे बाकी अंदर तो शू के हमें हमें जान ही सको हमने कहीं खबर न थी નામ છે કે લાલ નામ તો ખુદ કોણ હે તમે ગુજરાતી ગુજરાતી પડ લે સમજ જાતા સમજી જાય સમજમાં સમજી સમજાય બહુ તો સમજ આવે પચાસ ટકા સમજાય તો ચાલે સેટરડે શામકો જ્ઞાન કરા દેંગે તુ કોણ હેયલ કરા દેંગે ઓર સેટરડે શનિવાર તો તમે વિધિ કરે પછી આખો દિવસ મનમાં શું રાખવું જોઈએ શું બોલવું મગજમાં રાખવું જોઈએ કે દાદા ભગવાન જ્ઞાન જ્ઞાન લીધું છે ત્યારે આપણો જે મંદિર નો જે ત્યાં નું મંદિર છે ને એ સામે રાખી યાદ કરીને ઈ કરે છે તો કે હવે અમે કે આત્મા પરમાત્મા નો આકાર એ કઈ જાણતા નથી તો હવે કઈ વસ્તુ થાય બોલતા ભગવાન બતા કલ્પિત નહી હોના છીએ દિન કલ્પિત તો ક્યા મગર સચા હોના છીએ જો ભાઈ ચાતે હે કે ભાઈ દેખો હા સૌ કોઈ ચાહતા મગર મત ભાઈ આપને બરાયા તો આપણે તો આપણે સમજવા ફર્ક છે ફર્ક છે ખાતે બચલા અને પેલું એક્સપિરિયન્સ સારું હોય સમજવાનું એમાં એ કે છે કે જેમ આપડે મોટા માણસને ને મળવા જવું હોય એમ આપડે પેલા એના પટાવાળા પણ હવે મને એમની પાસેથી ઈ જાણવું છે કે ઓલા ઓરિજિનલ ના કેમ જાણવું એટલે ભગવાન કેમ ઓળખ દર્શન થાય બતાવીશું દર્શન લઈ જાય आपके साथ रहेगा ऐसा दर्शन करके चले जाए क्या करना हमेशा और हमारे को मालूम है जो साथ हमारे हाँ दर्शन करके चले गए हमेशा हमारे साथ हमारे को महसूस हो गए भाई हाँ ये हमारे साथ है કોઈ કામ અગર કોઈ કરેગો બુરા કામ કરેગા તો ડર લગેગા બિઝનેસ કાઢી ખ્યાલ રહે તો કભી સુના કા નહીં કભી પડા નહીં એમ જ કોઈ ચીજ દિમાગમાંની ચેના સખ કે પરમાત્મા પરમાત્મા તો દેખા નહીં જોત હૈ જરૂર હૈત કિસ કિસ્મ કી માલમ નહીં લાખો અવતાર જોત પછી કરમ અચ્છે સમાગે તો 11th આપે હું આપી વર્લ્ડ 11th wonder of the world એલે ચીજ મી આગાહી આશીર્વાદ આપણે જો આપતા મેમિત હું મતલબ દેવા આપી વાત હે મગર ચાર સંડે લંડન લંડનિમાં નહીં મિલને વાત પીલે પૂર્વ કે પૂર્વ જન્મ ના કર્મ હશે ત્યારે સામે આવીને દર્શન છે આજે बहुत अच्छे पूर्वजन का नहीं। एक बड़ी यही इचाना है कि परमात्मा बस अपना की जो गुजराती में बोलते है भोगवा કરે ને તારા ફળ મળે ફળ ના મળે તો ભગવાન જય સચિરાય બી ભગવાન બીજા ની ક્યાં જરૂર છે એમ કે છે કે લાભ લીધો ક્યારે ગુના આપણા છે મોટા ગુના છે માફી નઈ તો પંચોતેર થયો ફાધર ઓફ થઈ ગયા મને ફાધર ઓફ થઈ ગયા તરત ખબર પડી ગઈ બધે આજે આવું બન્યું ને જ્યાં બધે કુદરત નતો નોત મારો ફાધર નો ત્યાં મને તને ખબર પડી શું લોકો એ ડાધર પિતૃ ભાવના પિતૃભાવ દગા ફરચા કરેલા બધા માથુભાવ નહીં કરેલો માથુભાવ રે મલીન મરી જાય હાલ ના મળે મલીન બાજુ મરી જાય એને કદા ના મળે એ સારું રાડી રેવાય પિતૃ ભાવ માં દા ફ કરેલા જન્ કહીએ ન એ ન પણ હિસાબ આવી જાય બધા આમને બલેની કે પૂન ને ધ્યાન દેગત હે દિન આતે પળા વરે દી જોડે રે નઈ મજા કરે ગાડી પરમાંય બગતા તો મમ્મી સાબલા બલા કેવો ડગા પટકા કરવાય તો સમજાવવાની તો પછી અમે પકડા કે પાછા ના કરે હવે કઈ મોટે જોવાની વાત ત્યાં ને મેલ લેવાનું હા બલા પણ સમજજો તો જોઈએ ને તમને સમજાયા સારું સમજાય ને અત્યારના છોકરાઓ ને સમજુ બધા એક વખત જાઓ તમે તમારી પાસે ના હો ત્યારે દાદા બાપ જોડે કરે જોઈએ એનાથી આ તો ખોટ ખોટું કરવા માટે દબાવવા માટે કપર કરે બધું બાપ નઈ જનંદ આખી જિંદગી છે તે છે તે કર્યા કરે એ બાળક ખરાબ નહીં કરવા બાપ જોડે માઈ જ બધાને પણ કેળાયો